I don't know. जय सचिदानंद जय सचिदान सुनीता अलवर अलवर से आए कौन आया है सारा चंद वो शर्मा जी आए शर्मा जी डॉक्टर कहा है वाले आनीता अभी आई कब आई कल रात्रे अकेली आई के बच्चे के साथ ललित भाई दिखाई नहीं देते अदृश्य है લાઈ હાથ ઉંચા કરું દેખાય તો શર્માજી શર્માજી કે कौन कौन आया है आप दो और साथ में कोई है ए, तीन अच्छा ए अलवर से तीन महात्मा आए हैं अलवर वासी अलवर स्टेट के महाराजा के अलवर वासी हा? जिनका माउंट आबू अपर कुछ જગા હૈકી હૈ કે નહી મા બહો બી હા બહુ બી સ્કૂલ હૈ કનસી સ્કૂલ આઈ પીએસ પૂરા નર્વિસ પોલીસ પોલીસ એટલે ત્યાં સની બેન હોસ્ટ હોસ્ટેલ સાથે જે સ્ટુડન્ટ આવે છે એ લોકોને બહુ સિલેક્ટિવ સિલેક્ટિવલી લેવામાં આવે છે એ આખી સ્કૂલ બહુ સુંદર છે બહુ સુંદર વાતાવરણ છે એક વખતે જવા જેવું છે હા તો એક વાત આવજો અમારી જોડે આપણે જઈ બહુ હાઈટ પર છે સરસ છે ત્યાં ત્યાંથી આવ્યા લોકો બઉબ નો ભાવ છે અત્યારે કોઈ ગયું મન લાગે છે કોઈ જનાર છે કોઈ તમે જવાના છો હા ભરતાનજી આવવાના જઈને આવ્યા જઈને આવ્યા અચ્છા ક્યાં બાત હોય એમ બોલો જલ્દી तब बे दिवस त्या रुका अलवर वासी है ऐसा समझो हिंदी में बारे में सारी बातें हुई थी सत्संग हुआ था हाँ हा। शिविर हुई थी पूरा दिन पूरा दिन का रखा था आप अकेले थे हाँ अच्छा ठीक है बड़ा अच्छा है हमेशा बसंत भाई साहब દેવચંદભાઈ દિનકરભાઈ સાહેબ આ આપતા પુત્રો કોઈ ને કોઈ એક તો ત્યાં જાય છે જ અલબર તો કેન્દ્ર થઈ ગયું છે કે આ લોકોનો પ્રેમ એમને અઘર જ નથી દેતો ગજબ બધા બહુત ભાવ વાલે હૈના સુખ પાયા હૈને ઓ અમેરા સુખ ઉમે વૃદ્ધિ હોતી જાવે હમ વૃદ્ધિ હોતી જાવે ઉસ સારા અલવરવાસી સુખી હોતાવરણ હોતા લખી હૈ ક્યા કવિતા હૈ તો બહુ લંબી હૈ જય સતમાન પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્યજી પરમ વિનાયક સહસ્ર સહસ્રંદના अमिर भी आपको ऐसी सहस्र चंद्र भर, चंद्र बढ़ना है हाँ जय सच्चिदान जी आपकी कृपा सदैव बरसती रहे आपकी शक्ति निरंतर मिलती रहे वेद दृष्टि में जागृत रहे हमारा वेद जो हो गया है वो वेद वेद ज्ञान हमेशा जागृत रहे शुद्ध व्यवहार जगत में जगत में होता रहे અનંત દોષો કોભવ સમ દ્રષ્ટિ કા વર દાદા ભગવાન પૂર્ણ આશીર્વાદ હે પૂરે પૂરા શુદ્ધ આત્મા યાત્રામાં જય સચિદાનંદ સંઘ કે સંગ ચલતે રહે દાદા ભગવાન કી તરફ સદા રહે ધ્યાન કહી ઠહર ના જા પ્રમાદ આદ્ય નિંદ્રા મેદગલ કિશા બદલ ના જા આગે કદમ બઢ પીછે કદમ કભી ના હટે ઐસી શક્તિ દો કૃપા નિદાન આગે બોલતે જુટ મે હો કૈસે ભી હો લેકિન કોઈ નહી હો સારા વિશ્વ નહીં હોય હમરા હે શરીર સે હૈ હમ બઢતે જાર કો બોલગે ચાલ આગે જા તું જા કરેગે જગત કલ્યાણ કી ભાવના કરાતે જગત કલ્યાણ કી ભાવનામરે જગત કલ્યાણ કા જગત કા કલ્યાણ હું અનાત્મા વિભાગ કા બોલતે જગત બોલતે હૈ यहां आपने बार बार समझाया है जय व्यापार है और हम सब का प्यार है, लव इस वन, इस वन. आपकी आज्ञा से स्कूल कॉलेजों में हम जाते रहे नेचर के अनुसार जीना अक्रम वगैरह से बताते रहे हमारी मन बुद्धि अहंकार का समर्पण કરો સ્વીકાર દાદા ભગવાન નાસીમ જયકારો અભુધ લઘુત્તમ ભાવે અલવર કે મહાત્મા મુક્ષુ સ્ટુડન્ટ હૈ બરા અચ્છા અક્રમ વિજ્ઞાન મેં હિન્દી કે અંકમાં આવે ગુજરાતી મેં દે થર કર્યા હૈ બોક્સ કેસા ભી કરે चलो सुनीता जी अब क्या सत्संग लेके आई है कोई तुम्हारे मत जेल ले जाओ जल्दी उ कोई कोई जल्दी हुआ था एक जन दौड़ो आते हैं તૈયાર કર કે લિખેલા દો તો મેં દેખ લેતા હું બોલો બોલ બોલ હા સુ રફ તો મુજે રફ હિ પસંદ હૈ ફટાખા છે બુટા સુરત વાળાને લગાયા સુ તું લગાયા અચ્છા અરે એ અચ્છા હૈ તું રબ બોલતી હે અચ્છા ને પ્રકૃતિ એનો પ્રકૃતિ સ્વભાવ બોલી પ્રાકૃતિક સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ બોલી ભરતી હોય ત્યારે પણ કુદરત મૌન રહીને સ્વાભાવિક ફળ તમારે બસ એ અંદર જમા બસ ચાલ ચાલ એના આગળ જીવન એક આદર્શ વ આધ્યાત્મિક પહેલી હૈ જીસકી શાશ્વત સ્વાભાવિકતા્ઞાની પુરુષ કા હૃદય ગમ્ય પ્રયોગ હિ સમજા સકતા જીવન એક આદર્શ વ આધ્યાત્મિક પહેલી હૈ જ શાશ્વત સ્વાભાવિકતા જ્ઞાની પુરુષ કા હૃદય ગમ્ય પ્રયોગ હિ સમજા સકતા હર વ્યક્તિત્વ એક હૈ ચે સો રિશ્ત ઉલઝા હો પર હર રિતા આપણે આપને પૂરા હોતા કોઈ બંટવાા નહીં એસા પૂર્ણત્વ વ્યવહાર જ્ઞાની પુરુષ કે ઉત્કૃષ્ટ કૃપા કા પરિણામ હૈસી અદ્ભુત સુલન મુક્ત વ્યવહાર ખુલા શ્વસન અક્રમ વિજ્ઞાન કી બલિહારી હૈ પથ પ્રદક્ષિણા હૈસે દ્રઢ નિશ્ચય કા જન્મોત્સવ હોતા એ આપી અધ્યાત્મક પોથી હૈ હાથ કી લીખી એની અધ્યાત્મક ડાયરી હૈ ખુદ કી હસ્ત આપના હાથ લીખતી હૈને એસી પૂરી રખના પૂરી કરના ઐસી એક દો તીન મતલબ બતા નહી હા ચાલો પૂછે દેખાના અમે ચાલો વાત કરો આપણે દિનકરભાઈ સાહેબ શું વાતો કરીએ કોલે આપણા મહાત્મા સરીબહેન કોને તું બોલ ભરતની કોણ છે રોનક કેટલી ઉમર હોય કેટલી શું કે પંદર અચ્છા એ રોનક નાયક એ પૂછે છે પૂજ્ય શ્રી મને ગુસ્સો બહુ આવે છે ને હું શું કરી દઉં એ મને સમજ નથી પડતી એટલા માટે મારે શુદ્ધાત્મા બનવું છે પરંતુ કેવી રીતે એ તમારા પાસેથી જાણવું છે એ પંદર સાલ છોકરો ક્યાંય પૂછે છે દિલકરભાઈ સાહેબ આ તમારી સ્કૂલનો હ નાયક છે નાયક તમારે તમારા ક્લાસમાં મોકલી દઈયે અહીંયા આવતો રે આમ ત્યાં હમું બે ફરી જ્યાં ઉભો લાલ મચ્છર ફરી જ્યાં બધા બોલ બધા ને નમસ્કાર કરીને બોલ જય સચિદાનંદ પેલા જુદા મત કરો દાદા વાણી કો જુદા મત કરો કભી દિલ કરો કભી દિલ થી કરો બી અચ્છી બીજી હું આસમરી મેં ડોરી પાસ દાદા ચાલ બસ बहुत बड़ा बहुत સરસ બહુ સારા કેટલી છે શાયરીઓ આવી तारीफા હે ઓ જુ શેખ હવે નથી નહીં આ બે છે ને છે હા જા ત્રીજી છે નથી હે હે હે હે અચ્છા બોલ કરજની માચલી મીઠા જળમાં જાય ખારજની માછલી મીઠા જળમાં જાય રોનક એવો નથી કે દાદા ભગવાનને ભૂલી જાય ઓર ઓર ઓરી दर रात निरास ना दर रात निराप नो प्रेम पा तो दर दिवी ભાઈ દીપકાનંદ સ્વામીજી પહેલા માં પહેલા પ્રયોગમાં આપણે થવાનો છે ને કોના માટે કયો છે કોના માટેનો હા નડિયાદ માટેનો અમે ગોઠવે છે તારીખ તો નક્કી નથી એ ગોઠવાય તે વખતે તને બોલાય લઈશ બરોદરા આવવું પડશે આઈશ કોણ કોણ Đi આવશે એકલો આઈશ મેં દાદા ભગવાન માટે પર્તન માં બી જઈશ ને આકાશ માં બી જવું પડશે ને તમારી ના નથી કારણ કે જો મારા માટે કઈ મહત્વનું નથી પણ એક ત્રણ વસ્તુને મેં ક્યારે ના નથી પાટો એક મારા માં બાપને જા આપણને સત્સંગમાં જવા કે આજે પગ બહુ દુખે છે બાજુ વાળો કે શું ગાતો છે जारे कई फिल्मों गीत गाने मा, तो लोग चल तैयार भजन गाने खाली मोरू पपड़ा પેલા લોકોની તાળી પાડવા વાળો તમે કોઈ છે નહી તારી પાડતા મેં તાળી પાડું છું અહિયાં બેસેલો મેં એકલો ભજન છું જો મારી મારી મારી છેલે ના ને તો શું નામ છે આપનું રાજેશ મારી મુ થયે આપડે વલસાડ જન્મ જયંતી માં જન્મ જયંતિ વખતે ભગવાન બહુ જૂની વાત મેલું નથી ખાલી મને એટલું ખબર છે કે ત્રિમંદિર છે હવે ત્રિમંદિર મુલાકાત એકદમ પરફેક્ટ થઈ જાય છે એટલા માટે હું પણ એમની સાથે મારે ભજન નું મૂલ્ય નથી ભજન તો કોઈ બી ગાયું ભજન મૂલ્ય નથી મારા દર્શન મૂલ્ય છે આપડે ભજન તો કોઈ બી ગાઈ લેશું કે હે ચાલો આ ગાય ગણપતિ બાપાનું એક આપણા ભગવાન ના થાય ભલે એક ફોટો છે પણ સાચી નજર થી જોશે ને તો જીવતા ને એક ભગવાન દેખાશે આપણે આપણે લોકો ભગવાન મોટી છે <laughs> કેટલા વર્ષની છે અને આનો જે વલસાડમાં એનો અભિનય જોયો એના ઉપરથી એમ લાગ્યું કે ના કદાચ આ એના માટે યોગ્ય પાત્ર હોય શકે એટલે ખાસ એને આજે અહિયાં લઈ આવ્યો છું અને એને ફોન કરીને મેં કહી દીધું અમદાવાદ થી આવું છું અમદાવાદ ક્યાં રહું છું આપું છું વસ્ત્રાલ વસ્ત્રાલ આપડે ત્યાં પર્યાવરણ મંદિર છે ને પર્યાવરણ મંદિર છે ને ત્યાંથી એક દોઢ કિલોમીટર જય સચ ખુબ આશીર્વાદ સરિક સાહેબ જે જતા હતા ત્યાં આગળ અને પેલો આપણો શું આપણો હા પંકજ એ પર્યાવરણ મંદિર નજીકમાં એ સ્કૂલ છે અને બહુ સુંદર પ્રયોગ થયો છે આજે પણ બધા કન્ટિન્યુઅસ ચાલે છે પ્રયોગ એમને છ બાર મહિના રહીને પણ એ બહુ સુંદર પ્રયોગ કર્યો છે એમને સાતમાં આઠમાં અને નવમાં ત્રણ ધોરણના છોકરાઓને લીધા છે એમને પહેલાં અમુક થોડાક લીધા પછી એમ કરીને અત્યારે બહુ સારો એક વર્ગ તૈયાર કર્યો છે એમને ચલો મહાત્મા બીજું છે ને કે છોકરા બહુ વાલા હતા તમને શું કહ્યું એટલે આમ તો એક બે તો તમને ખપે હતા બધા બહુ જોઈતા હતા તમને એટલે પછી કુદરતે મોકલી આપ્યા તમને એટલે હવે તમે પેલા નાનું બાળમતીના માડીને બધાને આમ રામાડો છો તમે છે દસમા સુધી અને તમે એમાં એવા ટીચર મળી ગયા શીખવાડનાર તમારે કશું ના કરવું પડે આવે ને કશું કરવાનું નહીં એટલે તમારા હિસાબમાં આ પ્રકારે લઈને આવેલા છે એમ કહ્યું અમે હમ નહી તો તમે કેટલા છોકરાઓથી ચાલુ કર્યું અત્યારે તો અઠ્યાવીસો ના તે વખતે શરૂઆત પાંચ છોકરાથી કિશોર સાહેબ હતા કિશોરભાઈ સાહેબ છોકરા થી ચાલુ કરીને આજે પાંચ છોકરા થી ચાલુ કર્યું તું સાંભળે છે નાયક હા એમની સ્કૂલ છે બહુ મોટી બે હજાર ને આઠસો છોકરાઓની મુંબઈ માં બાબુઓ જેમાંથી કઈ કસ ના નીકળે ને એને ઉંચી મૂકી દે કસ વાળી ના રાખે પોતાની પાછળ મને વિચાર આવ્યો કે મારી ફાઇલ ક્યારે ઊંચી ખબર તમારે કસ જ કોઈ કાઢવો નથી તો શું કરવાનું એટલે બધી ફાઇલો રહેવાની જો લઈ લો ઓકે આપણે એમાંબેન આપણા મહાત્મા છે વડીલ મહાત્મા અમેરિકાથી આવ્યા છીએ તે અહીંયા ધન મદ અને જોબંધ એના પર કઈ પદ છે ધન આવે એટલે એની પર પાછળ મદ થઈ જ જાય મધ આવે જ અને જોબંધ એટલે મસ્તી આવે મસ્તી આવે એટલે આ કળિયુગમાં ધનનું આવા લક્ષણો છે એમ કે છે એના પર કવિરાજે પદ લખ્યું છે મનુષ્ય બુદ્ધિ કામ ના આવે મનવેતર શક્તિ ને કૃપાબળ કવિ હૃદય બેસીને લખાવે આ એમના પપ્પાજી પાસે શીખવા સાંભળાવવા મળ્યું હતું ને એ પ્રકારનું એમને લખ્યું છે કુદરતી રચના થઈ છે એમનાથી આ કવિરાસથી એટલે એમના પપ્પાજી બહુ એવા દિલા હતા કે એમને બધું જુએ લાગે કે આ કવિરાતનું જગત છે આ ક્યારે આ શીખાણ આવશે બહુ સુંદર છે એમને એને કોઈ વખત આ એમનું છે કયું છે બે બોલ એની લાઈનો જો હમણાં ભરત આપણે છોટો કવિરાજ બોલશે ચોટા કાવી રાત ભાદરવાના ભીંડા અંધ બની ને વડ ને પણ ધર્મ કાવે એ વાદરવાના ભીંડા જારે એ થોડું અડધું અડધું બોલાય ને મને અમે બોલીએ જોડે એટલે કવિરાજ ને અનુભવ થયો આ બધો આટલો બધો સુંદર સંઘ આટલું બધું વિશાળ મોટું મહાત્મા બુંદ કેટલું મોટું અહિયાં પરદેશ બધું થઈને કેટલું વિકાસ પામ્યો છે અને આ બધામાં જોયું તો કે આ કઈ નારા છે બધા જુદા પણ એમને જગતમાં મનુષ્ય બુદ્ધિ કામ આવે એટલે જ્ઞાની પુરુષ નું કેવું છે આપણને બોલ્યા વગર આપણને બોલાય આપણાથી શું કહ્યું કથવાનો અર્થ એવો થાય એમની કવિની ભાષા છે બધી કવિની ભાષા મનુષ્ય બુદ્ધિ કામ ના આવે એ વાત અને પછી મનવેતર શક્તિ ને કૃપાબળ એ શક્તિ કેવી કે મનવેતર કે મનુષ્યમાં ના હોય એવી મનુષ્યોથી પર એવી શક્તિ એટલે આ કવિને હૃદય બેસીને લખાવે છે એટલે આ ભાદરવા ભીંડાનું છે ને એવું આ લખાવે છે એ બધું આમાં ધન મગ અને જો બનાવી ગયું પણ તમને કેમ એકદમ મન થયું બોલા શકો ગવાઈ ગયું સાહેબી હોય પણ છતાંય સાહેબો નીચે બેસી જાય પાણીમાં ના બે પાણીમાં ના બે પણ બધાના ચરણોમાં બેસી જાય ચરણ બેસવા માટે કે ચરણ પડવાની જરૂર નથી એ આપણે શું આપણે પદ ચલાવીશું તો થોડી બે ચાર લાઈન બોલી જાસ છે भरत खंड माँ मा जासो त्या संभड़ा से पोखा भरत खंड माँ मा जासो ताबड़ा से ओ पो नात को जी क्या रे था कौरी खिला आज અબાઉટ ચાર પાંચ વર્ષ પેલા જ રેકોર્ડ થયેલું છે ચાર પાંચ વર્ષ પેલા રેકોર્ડ રેકોર્ડ ચાર પાંચ વર્ષ પેલા જ થયું છે રચાયેલું સેવન્ટી નાઇનમાં રચાયેલું સેવન્ટી નાઇનમાં સ્વર્ગ હમણાં થયું ધીમે ધીમે પછી જેમ આપણા કર્મ ના ઉદયો આવે ને એ ઉદયો અને થાય કામમાં આવે સમજમાં આવે દરેક પોતપોતાની રીતે પોતાના દેહ કરીને જે બધો વ્યાપ હોય બધોથી સમજાયું ને એવું છે આ એમનો પોતાનો અનુભવ છે આખો ચાલો હવે આપણે છ વાગ્યા છે જાણવું આપ આ તારું નામ શું છે બેન કોણ સુનિતાએ પૂછ્યું સુનિતાએ આજના જમાનામાં આસુંદર વેદ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જ્યારે આજુબાજુ આસપાસ બધો વ્યવહાર જોવામાં આવે છે આપણને અનુભવમાં આવતો જાય છે એમાં આવું દેખાય છે આપણે આસપાસ એટલે આસપાસ જ હોય બધું એના માટે પૂછ્યું છે એને કે વિશે સમજાવવા વિનંતી એટલે આવા બધા કાળમાં કે જ્યાં આગળ માણસે માણસે આ પોલિટિક્સ પણ એવું અંદર ભરાય પડેલું છે પોતે જ પોતાના માટે પોલીટિક્સ વાપરે છે સમજણ નથી પડતી આપણે બીજું બધું ડું બહુ ગમે પોતાના માટે નથી કરું છું પોલિટિક્સ કોને કહેવાય કે પોતે શુદ્ધાત્મા પદ પામ્યા પછી પામ્યા પછી વ્યવહાર એને એકત્ર પ્રયાણ કરતો થયો એનો વ્યવહાર એટલે વ્યવહાર દ્રષ્ટિથી કઈ તરફ પ્રમાણ કઈ તરફ એકત્વ તરફ એટલે કે અભેદતા એ કરીને અભેદ દ્રષ્ટિએ કરીને એકત્વ એ વહેતો વ્યવહાર એનો આજ્ઞા ધર્મનો એમાં પણ આવું બધું આપણે હેરાન કરે આપણે બધા આયા હાઈએ બધું હોય એ જ આપણું છોડવું આવ્યું હોય એ જ પાછું આપણું સામે થાય બધાને અનુભવ થાય છે પણ કોઈને બોલવામાં આજે શરમય એવી લાગે છે એ પોલિટિકલનું કારણ હોય બધા નથી બોલી શકતું કોઈ તમને ઉગાડું ના બોલાય પણ મારે તો સારું છે મંદર ભાષા મને બોલવા દેસ બીજું કોણ બોલવા દે મને મેચંદજી કહો આવું છે એટલે સંસારથી મુક્તિ પામ્યા પછી પણ વ્યવહારના જીવનમાં મહાત્મા કેવો હોય એ ખુલ્લો હોય ઉઘાડો હોય ટ્રાન્સપરન્ટ હોય એના માં આપણે આરપાર જોવો તો જોઈ ના શકાય એવો ના હોય કોઈ દાડો એવો હોય શું આ વાત છે સમજી ગઈ ને એ તો આપણે આપણા પોતાના લાભ માટે સમજવાનું બધા જોડે છોન રહ્યા કઈથી આવ્યો હા દાદાજી ઋથિક જર્મનીથી મળ્યું જર્મની થી આવ્યો છે શિલ્પા બે જે ત્યાં છે જર્મની જાણે છે અને ત્યાં રહી રહી જર્મન ભાષામાં આપડા વસંત માધ્યમથી દાદા ભગવાનની પહેચાન બધાને મળે ત્યાં એવા પ્રયાસ મને પુરુષાર્થમાં છે બરોબર છે સાહેબ બાસ અને આ રિસર્ચ સેન્ટર હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરની સાથે જોડાયેલા છે એ અને આવી રીતે કામ કરી રહ્યા છે અને મારું આખું આ જીવન આના માટે અમે ડેડિકેટ કરશું છેલ્લા વીસ વર્ષથી જર્મનીમાં છે ટ્વેન્ટી યર્સથી અને જલાબેનની જોડે પણ વાતો કરે છે મળે છે ફોન પર મળે ત્યાં દૂર જેને જેનો યોગ હોય એને રાખવો મારા પરથી કારણ કે સિદ્ધાંત તો એક જ જશે બધો જ સિદ્ધાંતમાં ભેદ નહીં પડે પૂતગલ જુદા છે તેનાથી સિદ્ધાંતમાં ભેદ ના પડે એવું આક્રમ વિજ્ઞાન છે આપણું શું કહ્યું ત્યાં આગળ પોલિટિક્સ કામ ના કરી શકે કોઈ હજાર કરવા જાય તો એ નહીં ચાલે અને પોતે પોતાના પોતાના પંજાબ ગુજરાતમાં ફસાય છે સમજણ નહીં પડે નહીં પડે સમજણ એ સમજવાની વાત છે અને આ બધા ગુજરાન બધા અમે સારી રીતે એને જોઈ જાણીને કહીએ છીએ આ વાત અમારા અનુભવથી કહીએ છીએ સમજી હાજર દાદાજી હવે તારે શું બોલ જલ્દી બોલ એક જર્મનીમાં તો કે હું આ ભારત રૂપી જર્મની માં છું ભારત આખી દુનિયામાં ફેલાયેલું છે એને ભારત કેવાય હા શું કયું ભારત કેવાય અને દુનિયા ને શું અંધારામાં પ્રકાશ કરનારા અંધાર દેખે નહિ પણ એ પ્રકાશ થી બીજા દેખતા સારું સમજાય દેખવાનું થતું જતું જાય બધા એટલે સમજાતું જતું જાય એની બુદ્ધિ હરખી ચાલે સમજાયું ભલે તને રોજે થવી જોઈ થી ફોન કઈ રીતે જયારે ઈચ્છા હોય આપતા પુત્ર ને બેઠી આગળ તને જોડાય છે કે નહી હા કેમ ચાલો હજુ રહ્યું કાલે પછી નથી આવેલા અહીંયા બેસો જય સચિદાનંદ જય સચિદાનંદ્યા કોણ એમાં કોણ છે આપણે કીર્તિભાઈ કીર્તિભાઈ કીર્તિભાઈ ના શું ક્યાં રહેતા હતા આપણે સમજ્યા ઓકે સારું તો તમે ભાવ કર્મ ના ઉપાદન શું ઉપાદન લખ્યું દ્વારા એટલે આપણે ભાવ કરીએ ઉપાધ્યાન એટલે ઉપાદાન માં જે આપણું એ કે ઉપાધ્યાન શું કયું अपना नसीब नसीब पर भावकर्म द्वारा फेरफार्ई सके खुकर्म को ભાવ મનમાં ભાવ લાવીએ અને ભાવ દ્વારા એમાં ફેરફાર થઈ શકે ખરો ના વખત કેટલા વર્ષો એટલે કે દાદા ભગવાન મળ્યા છે એમ કહો છો ત્યાં પછી મને બધી વિગત નથી ખબર શું કરવું વાત શું કરવું એમની જોડે મહાત્મા ભક્તિ અક્રમ વિજ્ઞાન આવેલી છે દસ અને આપડે વાત કરીશું પછી હા એકલા મળજો જરાક મળજો આજે રાતે તમે આવશો ને પેલી સોસાયટી છે ને ત્યાં થોડું આવજો મરે અડધો કલાક વાત કરી લેજો ઓકે હવે પછીનો પ્રોગ્રામ 8 આઠ વાગે આરતી પદ અને ગરબા દસ વાગ્યા સુધી રહેશે પછી અલ્પહાર સવારે છ વાગે પ્રાતવિધિ એટલે કે નિત્યવિધિ આપણી છથી સાડા સાત અને સાડા નવથી સાડા ફરીથી સત્સંગ અને સાડા પોણા બારથી બાર ધજા ફરકાવશું ये कार्यालय ऑफिश पास पौ बार पौा वग्या सुधीनों अपना पद और ये साथ धजा बदलवा प्रोग्राम रहे साढ़ा नौ थी साढ़ा अग्यार अँच आ स्थले सत्संग छड़ा सात नित्य विधि जय सच्चिदानंद નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો અરયન્તાણ નમો અરિંતા નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આયોણ નમો આયોણ નમો વજયાણમ નમો વજયાણ નમો લોય સવ સાઉમ નમો લોય સવ સાવો પંચન મુસો પંચન મુ ણું સવ પાવ શણુ મંગલામસી મંગલાંચે પરમ હવૈ મંગલમ પરમ હવય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઑમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ જય સચિદાનંદ જય સચિદાન દા ભગવાન ના અસિમ જય જય કાર દાદા ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર जय जय का ta no.